બે નથી નામ કેવી રીતે પઝલ થયું છે તમારે બધા નથી હજી વાતચીત કરો સતુ કીધું કે ભાઈ હવે અમારું શરીર આવું બધું કે અમે ત્યાં આગાડી પંદર માઇલ દૂર અમે કેવી રીતે ત્યાં આગાડી જઈ શકીએ તો દાદા અમેરિકા જવા ને આપણી પાસે જે બધા આવે છે એમની રિસેપ્ટિવિટી અમુક અમુક લઈને આવે છે ઓછી વધતા પ્રમાણ અંદર પણ એવું શું આ પંદરમી નાખી દો છો કે પછી શનિવાર થી બધા સરખા હોય છે પેલા અઠવાડિયા ઓછો વધતો ઓછો વધતો હોય પણ શનિવાર થી પછી બધું સરખું હોય છે બધા આખો તંબુ ને ઉપાડનારા બધા સાંભલા કેવાય સાંભલા કેવાય મોટા થાય બધું અને થાભલા બધા એમ કે અમારી રીતે તંબુ ઉભો રહ્યો છે તો આપડે કઈક તબેખ પાણી પર ઉભા રહ્યા છીએ બરોબર થાંભલા ઉભા રહ્યા છે ને ઘણી પર તું ત્યાં શું કર્યું જમીન પર ઉભા એમ ત્યાં સુધી જમીન વગર ઉભો તમે કઉમ જમીન ચાલે એવું નથી કહ્યું એ કોઈ ચાલે એવું નથી વ્યવહાર થી આપડે કેવું પડે કે આ સેન્ટ્રલ સેન્ટ્રલ થાંભલા આ સાઈડ થાંભલા પછી તદન સાઈડ માં ખીચ્યો હોય આવડી આવડી દાદા કૃપાણુદેવ એમ જયારે હયાત હતા ત્યારે એવું કઈ ગયા કે ते आम मावीर तब अमरी पास थे लाओ हम अत कृपाणुदेव नब्दों बदा बोले कृपाणुदेव ना प्रतिमाओं मूकी है कोई फोटा मूकया है पीछे कृपाणुदेव पीछी वरी पास बीजों कोई आया था तेज मैं फोटो ने प्रतिमा बड़ी आवा बंगर चालू हम दादा अपनी पास थी ये मार्गदर्शन जोए के दादा नो આપણે જે મળ્યું છે તેની અંદર આવું તો કઈ નઈ પછી ચાલે કેટલાક ક્રાંતિકારી છે ભગવાન ને ભૂલી જશે અને પાછા અંબાલાલ પટેલ ની ફોટો ને ભાઈ પ્રતિમાઓ મૂકી દેશે આ બધી ચાલવાના છે ને આપડે ક્રાંતિકારી છે છે મારી પાસે નીકળે ને બોલ કે ભાઈ આની ચીજ જરૂર છે હું જ કઉ છું કે મારા ચિત્રપટ ની જરૂર શું છે આપડે તો જવાનું છે ચિત્ર તો ક્રમિક માર્ગ ને માટે છે ક્રમિક માર્ક હા ત્યારે ફરી દેહ ધારણ કરવા છે એને દેહ ના દર્શન કરવા જોઈએ મૂર્તિ નો ફોટા નો જયારે ધારણ કરવા દેહ નો દર્શન ક્યાં કરવા જોઈએ અમે દેહ નો દર્શન નહી કરતા નથી કરતા તમે આત્મા નો દર્શન કરો બરુર જ નહી બધી એને કશું કોઈ સહાય નથી કામના હોય એક એક પછી અંદર કામનાઓ ભરે પછી પ્રગટ થાય કાપનારા પણ દાદા એવું થાય છે કે કૃપાળુદેવ આમ કે દાદા રાજકારણીઓ કે છે ને કે ગાંધીજી હોત તો આવું કે ગાંધીજી હોત તો આવું જ કે ગાંધીજી આવું કેતા એટલે આવું બધું કરે છે ને હવે ગાંધીજી જો કદાચ આજે થાય ને તો એ રડે કે હું કા આવું કેતો હતો હા આમ આમ થાય બધું આમાં પગાર આખા બધું થાય ના થાય જરૂર છે અમારી ઈચ્છા નથી કરાવન કરે પોતાના બે બંને એને ના કરાવે તંદ્રકાંત બંધ કરી દીધું ના કરાય કોઈને કોઈને કરાય આવું આવું થઈને આગળ વધી આવું થઈ ગયું ને અત્યારે બધા મૂર્તિ પધરાવે પછી મહારાજ કેટલી દલાલી હાલ તો મધા કરી હતી આટલી દલાલી મળે એટલા હાલ દલાલી વગર કઈ હોત તો કેવું થાય ફળ કેવું મળે પુનાનું બધી પૂરું બંધાર્જુ દાન દલાલી ના મુકાય ગુરુદેવ ની મૂર્તિ હોતી છે ભગવાન ની મૂર્તિ છે કોઈ ની મૂર્તિ ના આવે શું કૃપાજ ની મૂર્તિ ના શકે નાનીકુલ જેટલા જ પગે લગાવી દીધે પગે લાગુ લાગનાર નહીં ગુનો છે લગાડનાર નહીં ગુનો કસાય ગાય ગયા પછી થાય શું તો ગયા છે મૂળ કસાય નિશ્ચય આપડે બુઆમ થઈ રહ્યો ગોળ થાય બધા માટે ના હોય એટલે મારા જોયું કે લાગશે શું ફાયદો તમને ફાયદો તમે ત્યાં કયું કામ જશો તને ખબર ચાર પગ નહી થાય અને તરત મૂર્તિ મૂતી ગઈ ત્યાં ચાર પગ માં ગયા ના આવે લગભગ ગૌતમ એ તો ગૌતમ છે ગાવર છે ના ચાલે આ તો ઉત્તરાગ નો ધર્મ તો સાધુ વાત ને કઈ રૂપિયા છે પણ નહીં ને આ બધું કઈક થાય નહીં તમારે કસાઈ છે એ પ્રોબ્લેમ રખે તમે તો શંકા બધા ઘણા ખરા ખરી માર બહુ ખાધેલો કૃપાણું દેવ નું મૂક્યું એ બરોબર છે પછી પાછું પ્રભુસિંહ નું આવ્યું પછી પ્રભુ સિંહ પાસે બ્રહ્મચારી નું બ્રહ્મચારી તમે કરશો મારું મુકાવજો એટલે આ બધું ચાલી ને એ બધું એટલે એવું લાગે છે કે આવો માર ખાઈ ને આવ્યા છે તો હવે બીજો નવો માર ના ખાવાનો થાય મૂળ ધરી ઉડાડી દીધો મૂળ ધરી ઉડાડી દીધો પોતે પૂજાવાનું એજ નર ગતિ દરિયા ખરાબાનું કચે પૂજા ની ઈચ્છા જ ના થઈ જઈ એટલે સુખ જ ના થઈ જાય શું કહે અને જેની જ પગે લાગવું મહારાજ ને પારસ ના દુગઢ દર્શન કરે સિંધેશન પછી મહારાજ નું બધું એટલે શું થઈ છે જરાજ એક રાખો પારસ ના અંદર શરમા આવે મારી જોડે બે અમારું અપમાન નું એસનું અપમાન કરેલો ના હોય મૂર્તિ આપડે હોય ને આપડે તો વિરોધ ના બધા મૂકવામાં સીધો થઇ લાગે ને એ કઈ ઓછી થઈ કાચું અને પેલા વાસુનારાયણ છે બહુ કેટલીક વખત એમ થઈ જાય કે આ બધું મને પછી લાગ્યું મેં કહું હું બહુ વખત આવ્યું તો મારું બી ફોટો આવી જશે પાંચ પંદર તો એવા મળે અને મારી કોઈ છોકરાઓ નીકળે કે અમે આપીશું બસો પાંચસો રૂપિયા ખર્ચો પણ ટંગાય તો એક આવી જાય એટલે દાદા આ એવું છે કેટલીક વખતે એવું લાગે છે કે કોઈ વસ્તુ મારી બનાવી હોય તો એ બનાવે શ્રીમદ સ્વાગી નો સાવ આમ કાઢી બેઠો જય સચિદાનિર સ્વાગી ના ભક્ત બેઠા એ બનાવે એની કઈ જરૂર નથી આમ દાદા ભગવાન બોલ છે તો કામ થઈ જાય મૂર્તિ એ શબ્દ જ મૂર્ત છે એ જરૂર નથી એ મુતા બીજી પાસે ચાલે કબરજ રાખે તો અમારી પાસે મૂર્તિ નહીં અમારી પાસે પછી કશું વરસી નહી માતા પુરુષો અને કૃપા એ જ કહ્યું અલ્પપણ સુ પછી પરમ દ્થ પરમ દો છે એ જતા પેલા માં જાય પૂજા નહીં છે શું પૂજા નહીં ક્રમિક માર્ગ માં બોલાય અથમા આધમ અધિક જેવો ચિંત એવો થઈ જાય તો જેવો ચિંત એવો થાય અહીં તો અધમાટમ કશું બોલાય જ નહીં એક દિવસ બોલતો જરૂર ના બોલતા આપડે તો નહી આપડે તો એડવાઈન્સ થયું નથી અહાજ હતો એટલે આ તો રોગ મનુષ્ય માત્ર ને પૂજાવાનો રોગ તો પેલેથી જ પડેલો સર અંદર કોને કલ્ગનિયા થાય बीच लोग भद्रीक बदा जाए જે ભદ્રિક ભાવે નમે છે એને નુકસાન કેવી રીતે થાય પેલા શિકાર ક્યાં કર્યો એ તો ભદ્રિક ભાવે કર્યા એને બંધુ છે ને કેમ કરાય આપડે કરાય ને આમ તો આપડે કરવાનો રિવાજ જ છે ને કેવા નથી તો ભદ્રી કેટલા નથી લાલતું આવું ભદ્રિકતા નથી ભદ્રિકતા હોય ભગવાન થાય ભદ્રિકતા હોય <coughs> बराबर दादा दादा एटे तो, तो, तो नहीं थे <laughs> आप गया शु खा पड़े शु करे नहीं मानसू हाँ मूर्ति अपने बात उड़ाई दादा घोली खुद बेध एक हाथी कहवा ये लोकसभा बराबर लोकसभा काले ब्रोकर आवा कहता था मैंने जीवन में मनस ने कीविए मनस मुक्ति मिले के, के मां जो कि मुक्ति मिले मुक्ति हाँ सब सर मनस मैना Dogs? Oh, ah, river. river? લક્ષ્મીકાંત લક્ષ્મીકાંત લક્ષ્મીકાંત લક્ષ્મીકાંત લક્ષ્મીકાંત ये गलत है अभी तब मुझे लोग बोलाते <laughs> है है। नाम है किसान करने के लिए आप खुद ऐसा नहीं है आप खुद कौन है बोलता था आई आय इज आय आई डों मालूम नहीं मैंने खबर नहीं कहते कौन क्यों क्यूँ अभी तक नहीं जान लिया है। અંદર રહ્યા આપ ખુદ કામ હૈ નહી બરાબર ડાક્ટર ગયા ખુદ કામ હૈ લક્ષ્મીકાંત લક્ષ્મીકાંત માઉથ માઇ બોડી માઇ હેન્ડ મા સ્પીકર ઓનર છે અને માય નેમ બોલતા નામકા બી ઓનર હે ને માય નહીમ બોલતા ઓનર હે ને નામ કા ઓનર ના પાડે છે આપને જુદા હાઈ જુદા રહેતા મા જુદા હૈ માય માતા માન હું હોય તો ખુદ્રીયન કે આપી મે क्या काम करता है अभी मैं इस हॉस्पिटल में काम करता हूँ आप कोपर हॉस्पिटल छे थे डॉक्टर नई कराता है आपके पास करा थे खुद करता हूँ क्या खुद करता न? है आप कराता है। औ, वो समझ दो એ મારો સ્ટોર કામ કરાવે છે ખુદ તો નહીં કરતા करता है। मैं करता हूं लेकिन मुझे अंदर से ऐसी प्रेरणा करता है नहीं नहीं मैं तुम कैसा करता प्रेरणा से करता है बोले न करता कुण? પ્રેરક હૈમ્દાર હૈ તમ જુમ્મેદાર નહી પ્રેરક હૈમ્દાર હૈ તુરી જુમ્મેદારી નહીં હૈ દુનિયા કિને બના દુનિયા બનાવવા સાર હો કબ બના નહી શાંગ હોય કોઈ હૈ તો નહી આયે एगा वो तो बनाने वाले बनाने वाला के भी आएगा न बनाने वाला जो है उसका भी कैसा लगता है मुझे लगता है की ऐसा ही चलता रहेगा એમ લાગે છે કે આ બધું ઠીક છે ઠીક છે અનાદી આનંદ છે ભગવાન ને બનાવ banana lekin dhanyur nahi padegi god is not creator of this world at all god is creator is correct by christian view point by indian view point by muslim view point not by fact not by god fact. is creator is correct by christian view point indian view point muslim view point not by fact <coughs> by fact only scientific circumstances evidence the world is a puzzle itself બના હો તો સબકો દુઃખ નહીં આધા દિન અમેરિકા વાઘ મિલતા આધા દિન ઇધર દુઃખ આધા દિન ઉધર દુઃખ આધા દિન ઇધર સુખ એસતા મગર નહીં હોતા સબકુ દુઃખ જીતલ જાય તો ભગવાન ને બના કાયદેસર કાયદેસર ભગવાન ને નહીં બનાયા ભગવાન ભગવાન નહી બનાયા મગર કે સાઇન્ટિસ્ટ લગા કે હમણાં ક્રાઇસ્ટ લીખા હે ગોડ ઇઝ ક્રિટ ઓફ દિસ વર્લ્ડ હમ અબધમાં આદમી માનતા હૈને બોલામી નામ નહીં બોલતા ગોડ ક્રિટેડ કરેક્ટ્રિશન વ્યુ પૂંટ તુમ્હા વ્યુ પે ખાલી બાકી વાસ્તિકોડ નોટ ક્રિટેડિફિક ગર નહીં સબક હોય બોલતા બદલ હોતા ઘર જ હોતા મગર પસલ કલ નહી હોતા તો પછી આ પછી આ ગરીબ ભાઈ છે આપડા દુઃખો છે એના માટે જવાબદાર કોણ જે ભોગવે જવાબદાર કેવાય પણ આપડે તો સુખ હોય તો એના તરફ વિચાર કરવો છે કે આ બિચાર દુઃખ ભોગવે બને એટલે આપવું ભલે જવાબદાર હોય હિન્દી માં હિન્દીમાં હિન્દીમાં બોલી ગયો કોઈ તું ઘર ઘોરન્ટ સાયન્ટિસ્ટ પૂછના હા નહીં મેં બોલાઈ હોય કુ એ દુઃખ સુખ એનંદ કે લી હૈ હા તો બોલને લગા કધર રહેતા હૈ તુમકતાધર રહેતા પહેલા બોલ દો બોલ ઉપર તો ઉપર તો મેં બોલ દે ઉયા આકાશ મેં કોઈ દુકત નહીં ખાલી આકાશ ઉપર કોઈ બાપી નહીટર વેધર વિજિબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન મેનમેડ મેડ ની ક્રિએશન બીજું બધું હે હવા માં પાણીમાં બધી જગા એચર માં બધે છે ભગવાન ક્રિચર નોટ ઇન ક્રિએશન ભગવાન ભગવાન કોશ કરના હોય તો કોઈ જીવ કો હલાલ મત કરો કરો હલાલ મત કરો કોઈ કિ કો દુઃખ મત દો કિસી દુઃખ દેતા બોલતા આપતો દુઃખી હોય દુઃખ જ ના હોય એનો પુરાવો છે પુરાવો ક્યાં બીજા લેવા જવાનો જે દુઃખ આપતો નથી એનું દુખ હોય શબ્દો તો ઠીકરી શું હા એની ખાતરી શું ખાતરી ના કરે તો ઉપર છે એ માનો ને એ ખાતરી ના ઉપર છે માનો અને ત્યાં ચીઠીઓ લખો ત્યાં ચીઠીઓ પેલા ફોન વાળા ચીઠીઓ ક્યાં ગઈ તે ગઈ કારણ કે અરજીઓ મોકલી હોય તો આપડે મને લઈ લે ઉપર હોય નઈ તો હું આ એના નામ બોલું છું માટે લઈ લે મને એનો પુરાવો હોય તો નામ બોલીએ છીએ એટલે શું થાય ખબર નથી બોલબોર કરશે પેલા પણ કઈ છે શું અને પેલા સાસુ નું શું થયે કે અને હું તો ગેર ઉડી જાય બધી નકામી એસ્પાલ ના રોડ પર ધૂળ ક્યાંથી આયી શું કયું વિપરાગ માર્ગ એસ્પાલ રોડ કેવાય ત્યાં ધૂળ ક્યાંથી આયી ગામડા બધે લુગામ ભરી લયા શું કયું બાપુ આવી બધ બેઠો છે તેને સ્વીકાર કરો અને મહિલા ના કરે તો પછી મૂર્તિઓ ની અંદર પણ દર્શન કરો ને ઉપર ને નખવાનું છે માન્ય છે કેટલા હજારો લોકોને ઉપર તો એક જાત ને ઘૂસી ગયેલી વાત છે બધા ઉપર જે છે એ તો કોણ છે પેલા સિદ્ધ લોકો છે સિદ્ધ લોકો સિદ્ધ લોકો તમે કામ કરે ને કામ લાગે ને લોકો કામ લાગે છે ભગવાન ઉપર છે એવું દુનિયા તો સબ વિજ્ઞાન થી ખરીબ હઈ હૈવાહી વિજ્ઞાન થી ખરીચ ઓ ઉપર ભેગા હોતા વાતાવરણ મિલ જતા હૈ પાણી ગ પછી કર્મયોગ કરવાનો નસીબ તો બાત ઠીક હેતી બાત ખોટી નઈ નસીબ વાત સાચી મગર કિસો નસીબ બોલતા ભરા એક લાખ રૂપિયા તો પણ નસીબ નફોન ખોટ બંને નસીબોટોન લગ્ન કયા નસીબી નસીબ એને તો પણ નસીબ જ છે નસીબે જન્મ નસીબ છે બરોબર છે પણ એમાં પ્રયત્ન પણ છે નસીબ ખરું નસીબે ખરું પણ એમાં પ્રયત્ન પણ છે પ્રયત્ન કર્યા હતા એટલે કે એ તો બરોબર પ્રયત્ન વાત ખરેટરી ટિકિટ લીધી બધું બરોબર પણ જોતા હોતા હોતા હૈને વાળા હોય કરો ને ઇધર રોડ પે જતી હે ગાડીઓ તો સબ ડ ડ્રાઈવર બોલ દો કાંખો મીત કે ચલાવ હોય ને આખા મીઠ કે ચલા દો લોટરી માં તો એવું છે હજારો માણસો ટિકિટ થાય છે પણ એકને લાગે છે એવું કે બરોબર છે અને જન્મ મારો આપડો હાથમાં ક્યાં છે આખે મેચ કે वो है, हो जाएगा था, आखे में तो था लगता है? लगता देखे ब प्रयत्न तो चाहिए, करवाएज पर घनी वक्त प्रयत्न करे तो आप वो ड्राइविंग करता है इसके लिए क्या बोलने का आखे खोल के चलो क्या बंद करके चलो खोल के भी जो होने वाला भी होता है वो कहते हैं हाँ तो फिर बंद करके चलने पीछे नहीं हो जाएगा नो हो होने वाला है हो जाएगा <laughs> फिर आखे बंद करके चलो आपको समझ में आए ऐसी बात नहीं है बात क्या है कि नसीब किसको बोला जाता है कि आखे ओ, खोल के चलो और साथ से सालत सावत रही के चलो और फिर जो कुछ एक्सीडेंट हुआ है, वो नसीब है होने वाले होने वाले गए नहीं समझो न ऐसा नहीं बोलने का आखे खोल के चलो गाड़ी चलाओ और सालत पूर्वक चलाओ फिर वो हुआ શું નથી બોલા જાય છે કે ભાઈ કે ધક્કો મારે એ નથી અગર તો આગળથી અથડાય એ નસીબ કહેવાય શું કેવું એ નસીબ કહેવાય બનવાનું એ બન્યું નથી ઈચ્છા જતો पुरस्त कभी किया था भाई आपने पुरसाद कभी किया है? है।, है क्या है क्या है पुरस्थ क्या है क्या किया, किया? परीक्षा में उत्तीर्ण इतना परीक्षा में उत्तीर्ण हुआ इतना परीक्षा दिया बाद में डॉक्टर हुआ ये सब पुरस्थ तो किया पढ़ाई किया पढ़ाई किया परीक्षा दिया परीक्षा में उत्तीर्ण हुआ परीक्षा में उत्तीर्ण हुआ ये नजीक पुरस्थ परिश्रम तो नसीब तो छे नसीब तो, तो है लेकिन परिश्रम तो नसीप है नसीब है नसीब बरबर लेकिन परिश्रम किया नसीब किसको बोलता है जो परिश्रम करता है ने? वो भी नसीब से ही करता है नसीब नहीं हो तो परिश्रम होता है नही नसीब नहीं हो नहीं तो ठीक हो जाता है क्या होता है फिर परिश्रम कैसे करेगा परिश्रम के साथ जो होता है बड़ा सब है और परिश्रम के साथ नापाश भी होता है वो भी नसीबे परिश्रम के साथ पास भी होता है वो भी नसीबे तो आपने पूछताछ किधर किया दूसरा पूछताछ कौन सा आपने जिसको आप फुर्सद मानते थे तो <गण> तो तो ने, वो तो न सिर्फ निकला दूसरा कौन सा फुर्साद किया जनता कुछ पढ़ता है कभी कभी पढ़ता है કરી બતાવીએ એ પુરસાદ કહેવાય કોને કરી બતાવીએ કોઈ પણ કાર્ય કરીએ આપણે અને એનું રીઝન લોકોને દેખાય જલ્દી કરે તો પશ્ચા બોલતા પુસ્તક એ કહે છે કે સીઢી કરો કે જીવું કરો એનું મહત્વ નથી પણ કરતા મતલબ હૈ કરતા દિખતા હૈ કૈસા કરેગા ટેલિફોન થી કામ લે ટેલિફોન થી આવેલું હોય તો કોકણ કોકણ આ કોકડ સાહેબ ગામ પણ રત્નાગીરી રત્નાગીરી કેવું તો રત્નાગીરી